आपने से और सरी शरीर शरीर रही आत्मा अगर केवल अकेली हो तो बारी निकल नहीं सकती है शरीर भी अकेला हो तो बारी नहीं निकल सकती है, जो बारी निकलती है आत्मा और शरीर का जो संबंध होता है एक, दे एक, दे एक, दे एक दे आत्मा तो निकल ना निकले नही एक शरीर निकले नही एक शरीर हो आत्मा ना हो बाहरी आने एक आत्मा ना हो तो बोलवा એટલે આ ઓરિજિનલ ત્યાં પેકર બોલે છે કોણ બોલે ઓરિજિનલ તમારા હંકાર હોય છે હું બોલ્યો બોલો અને આ વિધાઉટ એની પોઈઝન છે સમજ મારી વાણી જે બોલે બધું પોઈજન આ ઓરિજલ ત્યાં પેકર બોલી રહી છે તો હોયન આપ બોલ ઓરિજિનલ બોડા પઝન હોઈ ગયા છે બાર બાર રિપીટ કરે તો હોય દૂરે સમજાને કેપીટ ટ્વિસ્ટ કરાઈ હમ સમજાને કેમ એક પર લાગુ હોય દૂસરે ક્યુ નહી હો દર્થ કાબકો સમાન બુઢે સબ છોડે આગેન્ટિસ્ટીક તો જો નું આપ લાગુ હોય લાગુ હોય કે થોડા આપી લાગુ હો જ્ઞાન અજ્ઞાની અધિક હો દુસરે કે અગર જબ તક મનુષ્ય કો ઈગો નહીં હૈ તબકતા કોઈ ચીજ હોતા નહીં હૈા તો બિલકુલ દાદા તો સુધી એમ કે છે કે તમે પહોંચો ઈગો ઈગો વગર તો કોઈ હોય જ નહીં એટલે થોડો ઓછો વધતો હોય પણ ઈગો ઈગો છે તમે જે કહો કે તે પ્રકાર તમારી માન્યતા વાત બોટી કેમ કે ના તમારી માન્યતા ના પણ મારે એસી બાત નહીં હમક યાદ તો પણ હમ આપણે ભગવાન હનતે દાદા હિ માનતે હમ તો સફેદ કહે કભી ભગવાન કે દાદા ભી આ લેખી એક સિદ્ધાંત જો સિદ્ધાંત લેગે ભાવુક જનતા આજ હમરે ધર્મ ની ઉન્નતિ દાદા ભગવાન કે બાર ગયા સમજો કે દાદા ભગવાન ખુદ નહીં દાદા ભગવાન કણરા દાદા ભગવાન હો નથી દાદા ભગવાન પ્રગટ થઈ ગયા લારી પુરુષ તો હું જ્ઞાન પુરુષ છો નહીં કરું તો મેં જ્ઞાન પુરુષ હું આપણે કોઈ મેં ઉત્તર દેતા હું બોલું બુદ્ધિ નથી બુદ્ધિ અગર નતી હોતી દૂસરે બુદ્ધિ પ્રકટતી હા યાદ રાખીએ ગા બુદ્ધિ પકડતી હસી આધાર પર ટેપ ને નિમોરી પાવર ખડા નિમોરી પાર કમ્પ્યુટરમાં નિમોરી પાવર ગયા ક્યુકિ જબ તક બુદ્ધિ ન હો તબે નહીં એક્ઝેક્ટ ઉત્તર ન દેગે તો બુદ્ધિ તો હા એ કહે કે હમરે આપી અંદર હમરે અધિક નમ્રતા હૈ શબ્દ તો હોકતા બુદ્ધિ નહીં જે બાપ કહેના ડાક્ટર એ કશીકા આપી દેખીએ આપે હમરે અંદર અધિક નમ્રતા ના કેવાની ના કે વેસ ક્યાં કે આદમી થી બાત નિકાલ પતા જ્ઞાન એક કે જ્ઞાન એક હોય ની ગુજરાત જય સચિન બુદ્ધિ જુદી હોય જ્ઞાન જુદી હોય બુદ્ધિ લિમિટેડ હોય અને જ્ઞાન અનલિમિટેડ હોય બુદ્ધિ ઇગોજમ વાળી હોય જ્ઞાન ઇગોઈજમ વગર નું હોય તો જે ઇગોઇઝમ જ્ઞાન એને જ્ઞાન કહેવાય બુ નહી બિલ બોલ્ટ એક વિસ્તૃત બુદ્ધિ હોતી એક પવિત્ર બુદ્ધિ હોતી મન હોય મનલ્યુશન આપો દુનિયા હો ધર્મ કે જીતને ગુરુ હે કહે ભાઈ હારસ મેમ તો નહીં કેર્ગ્યુમેન્ટ કરીજા રાસ્તા આતા નહીં એ વાત તો હન્ડ્રેડ પરસન્ટ આર્ગ્યુમેન્ટ નહીં આતા और ये है कि मुस्ते कंफ्यूज बुद्धि से भी नहीं आता है तो चाहे कोई भी बात किसको ही है हाँ जब ज्ञान होता है डिराक्ट प्रकाश डेरेक्ट प्रकाश एक ज्ञान के राय प्रकाशिराय इन डिरेक्ट प्रकाश से बुद्धि कह रहा है डेरेक्ट प्रकाश एक ज्ञान कह रहा है જગત એ દિરેક પ્રકાશ થી બંધાયેલું છે અને તે પછી બુદ્ધિ નહી તો સુગંધ આવે તો સુગંધ આવે તો જાણવું કે બુદ્ધિ હારી જ બની અને એ બુદ્ધિ નો ઓળંગે તારે જ્ઞાન થાય જ્ઞાન દિરેક પ્રકાશ છે આત્મા પ્રકાશ પડે તારે જ્ઞાન કેવાય અને જ્ઞાનમાં ઈ ગોઈજમ હોય નહીં ઇગોજમ ના હોય ત્યારે જ્ઞાન પ્રગટ થાય અને ત્યારે બુદ્ધિ હોય નહીં ત્યારે સમજી હમને ક્યા તમારી કોટી વિચાર હોય તમે જો બચ્ચો ને સાહેબ લેકિન કા કરે કે હમરી બાત છે આપી બા વાતચીત કરીએ દર્દીઓ બધું આ જગત માં ચાર વેદના ઉપરી થાય જ્ઞાન આત્મા નો અલગ આવરણીય પણ એમાં આવે નહી પંચોતેર ટકા છે તે શબ્દ વગર શૂલ વસ્તુ જ્ઞાન છે પચીસ ટકા શબ્દ શૂલ છે એમાં પંચોતેર ટકા ગુપ્ત રહેલું છે જ્ઞાની પાસે ये जारे कल्याण कृष्ण भगवान कहू ज्ञा आत्मा तक कृष्ण है ज्ञाज कृष्ण दुनिया बुद्धि ज्ञानी हो एक ना बुद्धि चलेगा जवाब कर रहे તો શરૂ કહે આપણે કે જો આપર્મગુરુ આપણે કો ભગવાન હિ માનતા હું છું આ કાયુગ માનો બહુ મોટો ગુનો છે શું માણસ ભગવાન માનો ગુના અને તે દેવાની નથી થયા તે જ હોવાની વાતો કરે દેવાની થયા નથી બસ હવે આપણે સુનના ચાતે આપને ભગવાન ક્લેમ કરનાલત બાત બસ હવે સુનના ચાતે થશે તો આપને અભિવાય મે હા ઠીક મેં તો અનુરાયની વાત પહેલે આપણો અગર ધ્યાન હો को चालू करिए आपको पता चलेगा मैं सबसे सब सब ना, एक तो ज्ञानी चर्चा चर्चा करी है कर कोई ना क्या वेल्यू नहीं तारे जाए ज्ञापी पास बातचीत कर अधिकार બધી ભ્રાંતિ છે ભાન જ નથી ત્યાં આગળ ચર્ચા કરવાનું છું एक बात कहता है।, है मैं हूँ तो आत्मा के साथ ही संबोधन करता है कोई भी क्योंकि ऐसा शरीर के लिए कोई नहीं करता शरीर के इसलिए नहीं करता है की जब आत्मा शरीर से निकल जाती तब कोई नहीं बोलता है तो कोई भी इस संसार में व्यवहार का होता है तो माता के ग्रह में બનાત્મા સંબંધ છૂટ જતા દુનિયા નહીં જરૂર હૈ કે स्वास्थ्य के शरीर से ऊपर मन से ऊपर बुद्धि को देखा है और के, तो समोसरन समोसरन ते ते? के देव, लोको, देव लोको माते करे सुंदर देखाई खबर ने कारण आवाटा पुरुष ने તીર્થંકર જેવા ઋષભદેવ ભગવાન જગ્યા કરે એને જોઈ ને ખુશ થઈ જાય છે કે એવું તીર્થો વસન થશે એટલે આપણે આમાં આવું તેવું કરીએ અને એ તો બહુ ઊંચી જાતનું કરે છે આ ભાઈ ભગવાન શોભે ઋષભદેવ ભગવાન એવા શો ખરેખરે અહી તો આ છેલ્લી અહિયાં આગળ વાત ઉપર વિવાદ ના હોય નાની પુરુષ એનું નામ કે વાત ઉપર વિવાદ ને એટલે તમારે જે પૂછો પૂછો ખુલાસા થવા જોઈએ તમે અમને અવરું બોલશો તો વધુ નથી પણ અમે તમને અવરું નહીં બોલશે શું કહ્યું બોલે ના માનુષ્ય ગમે તેવું આવડું પૂછે આવરું પૂછે શું તો બોલે ના કહેવાય નહીં આપડે પૂછે કે કોઈ નહીં તો જાની કે સુધાર મુખ્ય સુધાર બોલે કોઈ ચૌડી બોલે હમ કે અધિકાર નહીં પૂછો અબૂત લોકોને સમજાવવા માટે ગાય ને મારે નહી ગાય ને ના આપે એટલા માટે આ લોકો ગોઠવે અને ગાય શા માટે પવિત્ર ગણાવે કારણ કે ગાય નો દરેક અંગ પવિત્ર એટલે અને એના દૂધ થી માણસ નું મન સારું થાય ભેંસ નું દૂધ ખાઈને તો માણસ જળ થઈ ગયા એટલા માટે ગાયો પૂજવાનું કર્યું એના આપણા લોકો એને ખાવાનું નહીં નાખતા અને પૂજા કરે એટલે બેભાન પણ એ લોકો કરી દે એને ખાવા નાખવું હોય તો પૂજા નહીં ચાલશે એટલે ગાય ને સભા તો ભગવાન પડી નથી પણ આ લોકો એ સદાય ગોઠવી દીધેલું કે લોકો કઈ ગાય ને માને પણ ગાય ને મારવાની જરૂર છે એના દરેક વસ્તુ પવિત્ર છે એનો પેશાબ પણ બઉકારી છે કાચી માં ભાણ થાય તો સારું એમ કેવા તો છે કોઈ આકાશી મરતા નથી ખરા બધા કાચી ના ઉડતા અહીંયા પડે અમેરિકામાં કેટલા મરી ગયા દરેક જાત નો ત્યારે કાશી હતું અત્યારે શહેર ની થતો કાશી જાય તો ત્યાં આગળ દર્શન પાછું આવું કાશી વિશ્વનાથ નો સમજ પછી તિરો પર મોક્ષ પ્રાપ્તિ એમાં શું ફેરે છે મોક્ષાપ્તી એટલે પોતે ઇન્ડિપેન્ડન્ટ થયું આ જગત આખું ડિપેન્ડન્ટ પણ છે આધારે જી રહ્યો તે આધાર લઈ ગઈ ને રોડ કરીને હાથ કરી આમાં બરકત જ ક્યાં થયે ને એ તો જગત કોઈની પણ બીજ ના લાગે કોઈને ઉપરી પણ ના લાગે ત્યારે એ નહીં તમે છો પણ ભાન થવું જોઈએ એ ભાન થવું જોઈએ એટલે મોક્ષ પ્રાપ્તિ એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ અને તીર્શંકર પદે તો પૂર્વે ભાવના કરેલી આ જગત નું કલ્યાણ કરું એ ભાવના નું ફળ આવ્યું તે તીર્થંકર ગોત્ર બાંધેલું એ ફળ નો ઉદય આવ્યો તે લોકો ના ઘણા લોકો નું કલ્યાણ થઈ જાય થોડી લાગે થોડી અસર થાય કે એનો હૃદય ઉપર અસર દળ થતું જાય હૃદય જે નમ્ર હતું ને તે દળ થતું જાય પછી એ દોરણી આપનાર જે ઓર્ડર કરનાર ત્યારે ઘણી વ્યક્તિને લાગતી નથી અને ઘણી વ્યક્તિને ખૂબ જ પડે છે તે કરવાના આધારે એ દુખ દુઃખ મળતી હોય કે પચાસ આઠ વાર હતા કે મારે આઠ ત્રણ વાગે જવાનું છે એવું ચોખું કે પેલા ખરાબ મરી જાય છે એવું ઓછું દુઃખ પડે છે એના જેવું છે એવું કામ કર્યું છે એવું ફળ ભોગવે છે ભાઈ હવે બીજા ભાઈ ભાઈ પૂછે છે કે આપે કહ્યું તમે તમારું કલ્યાણ થાય તો હું કેમ આવડે ના આવડે કોડે ના આવડે ગરીબ ની કોઈ સલાહ લેતું નથી લેતો ચાલવી આપડે લેતું હોય નહીં તો રસ્તો પૂછનાર હોય કે ભાઈ અહીંથી આ રસ્તા જાય છે તો એ બતાડવામાં તમારે તમને શું અડચ છે પૂછતો દરેક ઊંઘ માંથી ઊંઘમાં હા હાથ થયા ઉઠ્યો ના હોય તો ઉદય કર્મ આવે કતર બેઠો થઈ જાય અને ઉદય કર્મ આવે તો ઊંઘ આવે નહી તો આમ પાકર્મા આવે તુખ લાગે ઉદય કરે અને ઉદય કરે અને ઉદય કરે પછી ઉદય કર્મ એટલે કર્મ ફળ માટે સન્મુખ થયું એનું નામ ઉદય કર્મ કર્મ ફળ માટે સન્મુખ થયું ત્યારે આપણે એને ઉદયકર્મ ખેવાય નહી તો ઉદયકર્મ ના ખેવાયું કઈ જાય છે કર્મ નો અર્થ એવો નથી કે એનો અભ્યુદ થાય ઉદય શબ્દ નો અર્થ રીતે સમજો ઉદય એટલે ફળ આપવા સન્મુખ થવું તેવું નથી કરે છે કે દાદા નું જમવાનું બધું અને પેલા હું અહિયાં લાવવાની દાદા તો પૂછતા ભાવ કરીએ ને એવું લોકો પણ ભાવ કરીએ મારું સુખ આપવું છે ભાવ કરે તો બહુ થઈ ગયું मंदिर के मुके पर मन में था डॉलर तू हजार डॉलर मुका भाव करे बहुत थी गये मूको तार भाव करे बहुत थी गये भावनी किमत वस्तु ना भाई भारत दुका चालू आटी दृष्टि क्या आत्मा क्या ધર્મ જનન ખરું કે નહીં એમ કેવાય છે કે યુદ્ધ ઘટના ધર્મના ને વધુ હિંસા થઈ છે તો આ ધર્મ કેવો ચોવીસ તીર્થકરો રાજાના પુત્ર હતા એ વાત સાચી છે मित्र आत्म ज्ञानी सारी कई शरीर वैस नदी में कोने थे सजा वैता वैतानी नदीज नहीं વૈસાણી નામ ની નદી નથી અહીંયા સીધું જ મારા મારા પેટમાં જવાનું વૈસાણી નામની નદી નથી એટલા સારું આ વૈચાણી નદી બોલા કેવી પછી હમરા લેવા આવશે કેમરા એ મોટા મોટા તો આપને મોટા મોટા જમડા લેવા આવે એ હિન્દુસ્તાન એકલાઈ કઈ જમરા કોઈ હિન્દુસ્તાન જમરા બમરા બધું જ લોકો એટલા હાલ દબાણ મૂકેલા પણ એ દબાણ તો સીધા રહ્યા નહીં અને દબાણ રહી ગયો શું સીધા થયા નહી દબાણ રહી ગયો એના કારણે દબાણ કાઢી નાખો આવે એ જમરા નામ જીવડું જગતમાં હિન્દુસ્તાન માં નહીં અને આખા હિન્દુસ્તાનમાં દરેક દેશો માં જમરાથી પૂછે છે માણસ મરે છે તર કઈ કહે છે તો ખરું કે છે તમે યમરાજ નથી પણ નિયમરાત છે શું છે નિયમરાત છે આ જમરામરાજ કઈ લોકોને ઠોકી વ્યા છે ભડકાઈ મારે છે આ નિયમ રસ્તે કોઈ મારનાર નથી તો જેવા કર્મ કર્યા છે ને તેવા ભોગવા જમરા જીવડું જ નથી આ તો બધું ફૂકી દે રૂપક આપેલો શું વાત કરું તેના છે તે લોકો ભળકતા કોઈ ભળકતા નથી આવું જમરા જમરા ભાઈ નો પ્રશ્ન ભાઈ ક્યાં જ છે અહીંયા મોક્ષ ની દુકાન લગભગ પચીસો વર્ષથી બિલકુલ બંધ છે દુકાન અને મોક્ષ પોઈન્ટમાંથી એક સમય એકસો આઠ મુક્ત જાય એકલા દેશ માંથી નહીં અત્યારે આપણા દેશ કોઈ જતું જ નથી અને જઈ શકે એટલે ઘટતા આઘાત કરે છે આમાં એક જીવ વધતો નથી આ બ્રહ્માંડમાં એક જીવ નથી તો ગરબર આખા બ્રહ્માંડના જીવ માત્ર જે છે એમાં એક જીવ વધતો નથી એક જીવ નથી એક પરમાણુ પણ વસ્તુ નથી એક પરમાણુ ઘટતું નથી એવું આ વૈજ્ઞાનિક જગત છે ઉત્પન્ન થનારી વસ્તુ વિનાશી હોય કેવી હોય અને આત્મા તો કાયમ ના છે પરમાણુ જાત છે ત્યાં પછી પ્રશ્ન દરેક સંપ્રદાય પોતાના ઈષ્ટને સરસ્વી કેમ માન ખરુપ ને એવું છે ને પોતાના ઈષ્ટ ક્યાં તો બીજા અહીં રહે દરેક ધર્મ વાળા એમ કેવું જોઈએ કે આપણું સૌથી ઊંચા ઊંચો માણસ છે ક્રાઇસ્ટ એમ કેવું જોઈએ કે આખા વર્લ્ડ એમ કેવું કે આખા વર્લ્ડ કરતા ઊંચા ઊંચો ધર્મ આપણો છે એવું એને કેવું જ જોઈએ શું નહીં તો પછી એના એ માણસ બધા ફરી જાય બિચારા અને પછી મુસ્લિમો એમ કેવું છે કે ઊંચા ઊંચો ધર્મ આપણો છે પછી હિન્દુ એ કેવું છે ઊંચા ઊંચો ધર્મ આપણો છે જૈનો કેવું છે ઊંચા ઊંચો આપડો છે પછી બૌદ્ધ કેવું છે કે ઊંચા આપણો દરેક પોતાના ધર્મ ઊંચા કે એમાં શોભા છે શું છે અરે વાઘ બાંધી રાખે આ ઘેટા જતા રહ્યા વાઘ બાંધી રાખે ખેલું બધું કારણ કે જ્યાં સુધી પોતે હું કોણ છું નથી વકીલ હોય એ મોટો ગવર્નર હોય એ મોટો રેગન હોય પણ આમ કશું ભવન નહી કશું એ સર એટલે પોતાના સમુદાય ને સાચી માને તો આગળ વધી શકે માણસો સાંભળી ઊંચો એમ કે સૌથી ઊંચો કારણ શ્રેષ્ઠ ધર્મ વાળાને નીચે વાળવા માંથી જે ધર્મ શ્રેષ્ઠ છે તેને નીચે વાળવા બી બધાને આપડે યુદ્ધ કરતા ધર્મના નામે વધુ ઈન્ડિયા યુદ્ધમાં હિંસા થઈ જ નથી આ બધી આ ધર્મના નામે હિંસા થઈ શું આ ધર્મના નામે શરૂ થઈ જ્યારથી મહાભારત થયું ને ત્યારથી ધર્મના નામે નથી એમ ગુરુ ખો તો ગુરુ ક્યાંથી મળે ગુરુ નો અર્થ શું થાય ભારે ગુરુ નો અર્થ થાય ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે અને એની પર બેઠા એટલે પછી રહ્યું પણ પેહલા ગુરુ હતા એની પાસે ભારે હોવા છતાં ડૂબે નઈ એવી ગુરુ રહેતી હતી ની આહકાર વધે ન એવું અને ગુરુ અંદર થોડાક પાંચ પાંચ પંદર હજાર માંદા થઈ ગયા એવો ચડી ચડી બેઠો ભાઈ ને વધે જેમ શિષ્યો વધતા જાય ને તેમ નબળા થતા જાય શું કરું મને બધા પૂછે કે અમારે ગુરુ છે તમારો શિષ્ય છું શું કરું બરોબર ને હું તો આખા જગત માં શીખ્યો છે હું કોઈ નથી હું તો લઘુ નાનો ગુરુતમ છું મારાથી કોઈ મોટો નથી એવી વસ્તુ છે જેને સમજવું હોય ત્યારે હું તને સમજાય રાજાના પુત્રો હતા કારણ કેવું પડે અને તાજરું એટલે ઓછું અકણ મન થાય તાજવી જેવું ચકતો હોય ને કીધું એવું ધર્મતા ગર્ભમાં જાય જ્ઞાન જયારે જ્ઞાન કૃતજ્ઞાન અર્ધિક જ્ઞાન તો એના એના ધર્મ એમના ગર્ભમાં બહાર નીકળતા હોય મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન વાસી દેવ નારાયણ કહેવાય નારાયણ ભગવાન કહેવાય ને એ પણ તીર્થંકર થવાના જાય એ તીર્થંકટ થવાના છે એમના મધર દેવકી તીર્થંકર થવાના છે પણ આત્મા આત્માનો મિત્ર અને શત્રુ છે પોતે જોવાની ઊંધું કર કે કહે તો પોતે પોતાના મિત્ર શત્રુ તરીકે વર્તે દરિયામાં પવન ઊંધો આવતો હોય તો પવન ના આધારે થતાં આપણું વાહન ખસી જતું હોય પણ છતાં આપણો પ્રયત્ન સીધો હોવો જોઈએ કેવું સર ભાઈ ને આમ ખસી જાયટર પણ આપડો પ્રયત્ન સીધો હોવો જોઈએ શરીર નષ્ટ થાય છે આજે એ હેલ્પફુલ થયા નુકસાનકારી થઈ પણ માટે કઈ રીતે મારું ભગવાન કે આ જગત ભગવાને બનાવેલું નથી બીજા લોકો કે ભગવાન બનાવેલું સમજવા જેવું છે કારણ બીજા લોકોને ખબર નથી કે આ ભગવાને બનાવ્યું જો ભગવાને બનાવ્યું એમ કે તો આપડે કઈ કઈ સારું બનાવ્યું જવાબ આપો પડે ને આપો તો પછી મેં એને પૂછ્યું કઈ ખાલી બનાવ્યું કોઈ ધ્યાન નથી જાણતા તમે બનાવ્યું એટલે એની બિગેનિંગ થયું કે ના થયું બિગીનિંગ થઈ ગયું ક્રિએટર તરીકે કેમ મૂક્યો કે લોકોને જો ક્રિએટર તરીકે ના કહેવામાં આવે ની તો આ સ્ટોરો બધું લઈ જાય લોકો એટલે ભાઈ ભાઈ ને ભાઈ ભાઈને માટે આ લોકો મૂક્યો છે પણ વિચારવંત માટે નથી આ જે વિચારવંત લોકો છે ને એને માટે આ વાત નથી આ વિચારો માટે છે ખબર પડે ની જરૂર જેટલું ભણાવી લેવું તે લાગી છે જરૂર પડે કોઈ પાસેથી અધરનું કુટું જેટલું પઢાવી લેવું તે વ્યાજબી છે અધમ અધમ છે શું કયું કોઈનું પઢાઈ કેમ લેવાય મગાય નહી કોઈ પાસે અને માગવ માં પઢાઈ તો ના લેવાય તો પછી બારવાડીયાનું ધારણ થાય શું છે दर एक दानी सामने साख के पुण्य में पाप के पुण्य एकत्रोटी एक दाना दा पाप के पुण्य सही करना आज सही करे थे एना पाप कह पुण्य कहवाई करे मदद करे थे पे मरी કોઈ કોઈ ને મારી મારી નાખવાનો અધિકાર નથી અધિકાર ગમે તેઓ ના લાયક હોય મારી નાખવાનો અધિકાર નથી સરકાર અધિકાર હોય તો વાપરે પણ તમે તમારે કરેલી કાયદો દબડાય પણ ના થઈ શકે એને ખૂન કહી નાખીએ દબડાય થઈ શકે ના થઈ શકે બધું થઈ શકે ચાલ પછી પૂછા થઈ ગયું साधना चौपड़ी है प्रश्न उभा मुक्या સંભળ હોય તો નિર્જા થઈ ને બંધ ના પડે અમારી બંધ ના પડે બંધ છે એ ભાન હોય તે વખતે દરેક કર્મ ને થયા કરે ફરી કર્મ ફળ આપવા માટે રામભાઈ છું એવું જ્યાં સુધી હોય ખરેખર હું રામભાઈ છું ત્યાં સુધી કર્મ ફળ આપે અને હું સિદ્ધાર્થ છું અને રામભાઈ એ મારું નામ છે અને વ્યવહાર પૂરતું છે ત્યારે કર્મ ફળ ના આપેરી કેરી ખાય ખરા ઉપર ગર્ભ પણ ગોટલો હોય શેકી નાખે શું કરે નાખે એ શેકાઈ જાય મારી ગેર બંધ ના પડે બંધાય નહીં બીજ ના પડે બીજ ના પડે એ બંધ કરાય રીતે એટલે સુરત એનું જ ના ભાવ ખરી રીતે આત્મા ભાવ કરતો નથી ભાવકો ભાવ કરે છે એને જો સાચા માન્યા એટલે ભાવો ભાવો એને ભાવ કેવાય ભાવ થયા એને સાચા માનવા